મારા સપર્શાર્યા છે જાગૃતિ से कुतां के मां सन्नि फोरम चावसे देवात्मा मोक्ष पामे हे आत्मन मान उजाती मां सन्नि फोरम परदावसे देवात्मा मोक्ष पामे हे आत्मन मान उजाती मां નવનિત જ્ઞાન સાગરમાર પ્રતિ મન મછલી દસ પાણી મારે નવનિત જ્ઞાન સાગર મારફતી મન મછલી દસ પાણીમા પરમ જો સ્વરૂપ નાસ્ીરમા નવનિત પર ્યોતિ કરોના સા નિજ માવ નિમશે ન જીવશે યાતમ સાપીમા મારા સપર્ના શરગારા જેના સર્ગમ આનંદ સરગા પીના ઓ મારા ઓ મારા ઓ મારા સપર્ના સરગારા પછી લીકેજ ના થાય બસ બઉ બઉ શક્તિ લીકેજ ના થવું જોઈએ લીકેજ એટલે શું કે તમારે બોસ થાય કે ના હોય મ તમે કેના લાગમાં આવી ગયા જે કોઈ લાગ માં આવ્યો તમે કયા કારણ થી આ બધા જેટલા લીકેજ થાય છે ને એના કોજી બનકેતી એ તમારી પર પૂછે તો તમારો ત્યાં આગળ સમજાવો તમે લેજો આપડો આ હિબો છોકરો થઈ ગયો એટલે આપડે એનો એ નિમિત્ત છે વિચારો અને આ કર્મ ઉદય તમારો છે કોનો છે તમારો કર્મ નો ઉદય તમારો છે આ ઉદય કર્મ કોનો છે તમારું છે આવે છે તોય તમારું છે તો ઉદય તમારો આવું નિમિત્ત મળી આવે સંજોગ ભેગા કરી આપે તમને થોડો એડજસ્ટ થાય છે થોડું વાત હા ઉદય ઉદય તમે હશે ને ઉદય આપડે ઘર નો ઉદય હોય પ્રમાણે જ પ્રમાણે બધું ભેગું થઈ જાય બધું એટલે એ પ્રમાણે તમે ચીડા ને આવ્યો હોય માટે એટલે મેં શું લખ્યું છે કે જે વખતે જે માણસ જે ભોગવે તેની પોતાની જ ભૂલ છે એમ કઈ ન્યાયથી ચાલજો હું ઘરે એક્ઝેક્ટલી કઉ છું હંડ્રેડ એટલે તમે જે ભોગ્યું એને એની પરિણામ એ તમારી જ ભૂલ છે એટલે ભોગવે ભૂલ બધા લોકો લખી રાખેલો આ અનુભવ વાંચીએ સમજવું આ ગપવું નથી આ વૈજ્ઞાનિક છે એટલે તમે મનમાં જયારે કઈ ભોગવાનો આવે તો જાણો મારું કઈ કારણ હતું નહીં કશું જ આ ભગવાન આવી કેમ કે મારો દોષ છે મહારાજ કરનો ઉદય છે આપણા કર્મ ઉદય એવો હોય છે સરક યુ તો બોલવું જોઈએ કારણ કે સારું કરીએ બધા થેન્ક યુ બોલવું જોઈએ અને ખોટું કરે સર મનમાં શું મારી ભૂલ થેલી છે એમાં એનો દોર શું છે વિચાર જેમ છે આ બધા રિલેટિવ ધર્મો છે તમને સમજાય ને એટલે આ જેટલા ગુસ્સા નું કારણ છે ને જે લીકેજ નો એના કારણે દવાઈ છે એ દવા માંગુ છું છોકરું થતા લઈને જતું હોય ગરમ પાણી એકદમ ગરમ હોય એવું કરતું અને આપડે અહીં પર પડ્યું એ ભાઈ એનું ભૂલ નથી ભૂલ આપડી આપડે હિસાબ ક્યાં નથી આવ્યું આ જગ્યા ક્યાંથી જગ્યા કેમ આવી છે તો પછી એનો શું બધા આપડે એને એમ ના કેવું છે કે ત્યાં સારું કર્યું ના કેવું છે વ્યવહાર માં આપડે એને કેવું જીનર ચાલુ છે આવું કેમ શું કેટલો ઊંડે થઈ ગયો એમ કેમ શું કહેવું નહીં શું કહું મેળવું ચાલે મશીન ને ખોટું ના કરાયું હવે આવી રીતે બીજું હું કહેવા માંગતો નથી એને પછી કાયર ની શાંતિ થઈ જાય નકમ ખોટી દુઃખો વગેરે એ તો છે આ બધા ગુસ્સે પૂછે થાય બીજા બધા બિલકુલ હે વૈજ્ઞાનિક હોવો જોઈએ આ ધર્મ આને ધર્મ કેવાય ભગવાન ભક્તિ નો એ તો ઠીક છે આવી રસ્તે નહી રસ્તે જતા નથી એટલો કઈ એટલે રસ્તે જાય છે એટલું સારું છે પ્રગતિ નથી કરતા પ્રગતિ દેવા હોય પછી બીજો શબ્દ શું કહું તમે કે જે બન્યું એ ન્યાય બની ગયું એ ન્યાય પાંચ ભાઈઓ હોય પાંચ ભાઈઓ હોય અને અને પંદર લાખ રૂપિયા નીકળત હતી તે મોટા ભાઈ ના હાથમાં આવી ગણ થયા વેન્ટ થઈ તે સાઈઠ લાખ ને બદલે એક ભાઈ ને એક જ લાખ આપ્યો એક લાખ ના એક પાસે સાયુ હવે એ બધા ઝઘડા ચાલ્યા મેં કહું તું વિનંતી કરી દો તને કશું નથી આપ્યું તું વિનંતી કરી સાહેબ મને કશું બારે આપો કે કોર્ટમાં જાય બન્યું એ જ કરે છે હવે તું બીજો રસ્તો ફરી કરે નકમ કુદરત કરે છે આ કોણ કરે છે એવું વળી ના ડાક્ટરો દેખાને અટક છે તેથી તો હવે અંતર નથી આવતો કારણ કે બે માં બે ગાળો મળી બેન ને અરે બેન પાંચ આપી હા પાછલી બે ભરી એના ઘરના ઉદય પેલો કરી ત્યારે મને પાંચ ધીરે પછી થાય એજ રીતે આ બધું હે આ જગત અધિકાર ક્રિયા એજ રીતે થઈ ત્યાં જ કર્યો જોવું બીજા બધાને આડો હું કઈ મૂર્ખો છું હું કઈ ગઢડ છું આવું બે હિસાબ જઈ રહ્યો આ બધો હિસાબ જ થઈ રહ્યો છે અને પોતાના હાથમાં નથી આ બધી વાત એના હાથમાં હું આવ્યો અરે હું કોઈ જગ્યા જતો નથી હું તમારું ખોટા મારા આવવાની કઈ તાકાત હતી હા તો એને તમારું પૂરું છે અને પુસ્તક છે ઇફેક્ટ કરે તેને આપણે કઈ મેં કર્યું આપડે કડક રીતે મેં જ ખ્યાલ ઉલટી થાય તમે ખાધું ને ઉલટી કેમ થઈ ઉલટી થઈ પડી ઠીક મેડ તમને શું માન્ય ભગવાન ભગવાન કરાવે છે ભગવાન જ આ બધું કરાવે છે એ પછી આરોપ આપે બરો ભગવાન જ કરાવતા હોય તો લોકો ભગવાન કરાવડા ભાઈ ના સાયન્ટિસ્ટ પૂછ્યું કેમ કરો ભાઈ ભૂલ લાગી કે ક્રાઇસ્ટ કે છેલ્ડ ક્રાઇસ્ટ કે છે ખરો ખરેખર ખોટું નથી ગોડ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ બાય રિલેટીવ ક્રિશ્ચન બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય માણસો પાસે જ હોય નાના છોકરા પાસે બધે ના હોય સમજ પડ ને એટલે પછી મેં કહ્યું કે પ્લાસ્ટિક પડી જાય તો આપડા એ બરાગવાન ભગવાન જીવો ને પ્રકાશ આપે છે જીવની અંદર પોતે જ રહે છે અને ત્યાંથી પ્રકાશ આપે છે તારી રિસ્પોન્સીબિલિટી શું કે છે રિસ્પોન્સીબિલિટી તારી એટલે ચોર ને ક્યાંક સમજાય ત્યાં આ જોખમદારી તા ને આવી અને સૌકા ને ક્યાંક ત્યાં દાન કર્યું છે અને આવ્યું જોખમદારી આપશે તમને તમારી જોખમદારી પણ કર્યા જાઓ શું અને તમને આ પોસાય અને તમને સુખ માને કે ડોલરમાં સ્ત્રીમાં મકાન આ બધામાં સુખ માને એમાં જો તને સુખ ન લાગતું હોય તો મને સંભાળ કે હું તને સનાતન સુખ લઈ જઈશ કારણ કે સુખ છે બેન પાંચ વાગી લાગે છે મારું કયું શું ક્યારે શું કહ્યું નથી ના સિક્રેટ ગુનો છે કોઈ પણ જાતનો ગુનો તો હોય તો બાર વાસે ને એટલે અમારે સિક્રેટ ના હોય એવું ટેન્શન ના હોય બિલકુલ ના હોય તો જાય ટેન્શન ના હોય તો આ જગત બધું ટેન્શન જેમ ઓછો થતો જાય ને તેમ સમજાતું જાય ટેન્શન લઈને માણસ સમજી શકે નઈ સંસારમાં રહેવા છતાં મુક્ત પણ રહી શકાય હું બધું કઉ છું પણ આ શરીરમાં રહ્યો નથી ટાઈટલ એ નથી મારે માલકીપ આપની સાથે વાત કોણ કરે છે તમારામાં રહેલો આત્મા અથવા તો ભગવાન તમારામાં રહેલો આત્મા અથવા તો ભગવાન કરે ને તો પછી હું ઉઠી તો આય એજ વાત કર મારા જે વાત કરે હું જે બોલતો હતો ને એ બધું પોતાના ગુણધર્મ સહીત હોય કે આત્મા નો ગુણધર્મ છે તેમાં ક્રિયા કરવાનો ગુણધર્મ નથી કરવાનો કરાવવાનો કોઈ પણ ગુણધર્મ નથી તેમ છતાં આ ગુણધર્મ બોલવાનો ગુણધર્મ જળ નો પરમાણુ આ સમજ મળી ને એટલે વાત કરે છે કોણ વાત કરે આ માલકી વર્ગ ની વાણી છે વાણી કેવી માલકી વગર માલકી વર્ગ વાણી એટલે વિધાઉટ એની પોઈઝન એટલે એ વસ્તા છે તમે શ્રોતા છો હું આની પર ભૂલ થાય અમારી નિરંતર જાગૃતિ હોય ચોવીસે કલાક જાગૃતિ હોય ચોવીસે કલાક ની બિલકુલ સેજે જોખું ના ભાઈ અને તો જાત છે સમજાય ને સમજાય કેમ સમજાય અમારા બુદ્ધિ છોટો ના ભાઈ પાછું એક સેન્ટ બુ ના હોય અમારા અમારે તો આ જે છે જ્ઞાન એ બુદ્ધિ તો બિગન ટુ એન્ડ બુદ્ધિ ની જ્ઞાનની વ્યાખ્યા ત્યાં આપી દઉં તમને બુદ્ધિ એટલે Indirect, In hmm. sing, indirect, indirect indirect Vajra. Vajra. Vajra. Vajra indirect ta, hmm. Indirect, ra, Indirect, hmm. Indirect indirect Indirect અને અરીસા નું આપડે રસોડા માં લઈએ બુદ્ધિ કામ કરતી એવી રીતે બુદ્ધિ કામ કરે છે કે આત્મા નો પ્રકાશ ઇગોઇઝમ પર પડે છે અને ઇગોઇઝ મીડિયમ ખલાસ થઈ ગયેલો એટલે બુદ્ધિ એવું ખલાસ થઈ ગયેલી એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ પડે આ માન્ય વાળો વાત નથી ને એટલે આ વાત બઉ બુડી વાત હતી અમાર કોઈ વાત ખોટી કરવાનું કારણ કોઈ માની કામ કરે છે બુદ્ધિ બુદ્ધિ થયા જાય થઈ જાય ગાડી ઇમોશનલ ચાલે તો હારી મોશન માં ચાલે છે કેટલું બધું ફૂન ચાલે બઉ મોટું જ્ઞાન મેં પીધું તમારું નિમિત્ત કેવાય શું કેવાય હું તો નિમિત્ર પણ નથી શબ્દ બોલે શકું લાગુ જો ક્રિયેટર હોય હું એમને પાછું પૂછું છું કે ભગવાન જો ક્રિએટર હોય તો એની શરૂઆત થાય કે ના થાય તારે સાચી શકે છે હા શરૂઆત થાય ત્યાં આવે તા ને આપડે ના હોય ને મોન જથ્થા ભરેલા હોય કોમન કોમન તમે કોમન માણસો હોય તો કોમન પીપલ ને માટે તો ક્રિયેટર બરોબર છે કારણ કે ક્રિએટર તરીકે એવું કે આમ ના આવે તો આ લોકો સ્ટોર પણ આ વિચારકો માટે કપડ ક્રિએટર સોલ્યુશન આગળ આવતું બંધ થઈ જાય બધા સોલ્યુશન જો ક્રિએટર આપડે કરવાનું છું રે એટલે આ બધું આપણું આપડે હમસ્ટમ બધી આવી છે એટલે આપડે છે રાજા કેવું તમારું પ્રોજેકશન છે હગવાન આશગાર એવું નથી ચોર ચોર ચોરી શું કેસ મને એટલે તમારે ભગવાન પ્રેરણા કરી ભગવાન ફળ આપે ગુનો આપણે કરીએ ભગવાન ફળ આપે આવો ખોટા ફળ તો એટલે આ તો કોમ્પ્યુટર જેવું છે કોમ્પ્યુટર તમારા ગુના જે અંદર સારું કામ કર્યું હોય ખોટું કામ કર્યું હોય તમારા બધા દાખલ થાય છે स्वतंत्री नही समझो जगे अच्छा તમારે જાગૃતિ લાવીએ છીએ આજે